ए, आवो, आवो। आवी गया रीति हैत्री पे वाह भ वाहभ मारोटा भूलका आज वार्ता नु नाम उदरि को तो खरा एक मुनि ऋषि मुनिम कोई संतान न एक वार ऋषि मुनि नदी किनारे तप करता हता? ओ... આ ઉંદરડીને એક સમડી એના પંજાથી પકડી હતી પણ ઉંદરડી સમડીના પંજામાંથી છૂટી ગઈ અને મુનિના ખોળામાં આવીને પડી ટપ કરતી ઋષિ મુનીને થયું લાવ ને આ ઉંદરડીને મારી વિદ્યા વડે મારા જ્ઞાન હું એક સરસ મજાની મુનિ એ મંત્ર બોલી ઓ મંત્ર બોલી ઉંદરડી ઉપર તપનું પાણી છાંટું એટલે તરત જ ઉંદરડી એક સુંદર મજાની કન્યા બની ગઈ હા જેવી સુંદર મજાની હોય ઘરે આવી આજ થી આ તમારી દીકરી એટલે ભાઈ આ ઉંદર કન્યા તો પછી આશ્રમમાં રહી અને મોટી થવા લાગી ઋષિ મુનિ અને મુનિના પત્ની તો આ ઉંદર કન્યા મોટી કરવા લાગ્યા એક દિવસ ઋષિ મુનિની પત્નીએ મુનિ કહ્યું હવે આપણી આ કન્યા મોટી થઈ ગઈ છે એટલે એમને પરણાવો ઋષિ ઉંદર કન્યા પૂછ્યું બોલ બેટા તને કેવો વર જોઈએ છે મુનિ ને થયું સૌથી બળવાન તો સુરજદેવ છે આપણને બધાને પ્રકાશ આપે ને એટલે તેઓ આ કન્યા લઈ છોકરીને લઈ અને સૂરજદેવની પાસે ગયા સુરજદેવ પ્રણામ તમે મારી કન્યા સાથે લગ્ન કરશો એવું ઋષિ મુનિએ કહ્યું હો સુરજદેવ કે હા કરીશ પણ ઉંદરની આ કન્યા હતી ને ઉંદર કન્યા એ કે શું તમે સૌથી બળવાન છો સૌથી વધુ તાકાતવાળા છો એવું પૂછ્યું હોય છોકરીએ તો સુરજ દાદા કરતા એ બધા વાદળાઓ મને ઢાંકી દે છે એટલે ઋષિ મુનિ તો ગયા વાદળ પાસે ઉંદર કન્યા એ વાદળદેવને પ્રણામ કરીને પૂછ્યું વાદળ દેવ શું તમે સૌથી બળવાન છો છોથી વધુ તાકાત ના પવન મારા કરતા વધારે બળવાન છે કારણ કે આ પવન તો અમને વાદળાઓને પણ ઢસડીને લઈ જાય છે એટલે ઋષિ મુનિ તો ગયા પવનદેવની પાસે ઉંદર કન્યા પવનદેવને નમસ્કાર કરીને કે શું તમે સૌથી બળવાન છો સૌથી તાકાત છો પવનદેવ કે ના પર્વત મારા કરતા વધુ બળવાન છે કારણ કે હું ગમે તેટલું જોર કરું છતાં પર્વતને નથી ખસેડી શકતો ઋષિ તો આ સાંભળીને પર્વતની પાસે ગયા ઉંદર કન્યા પર્વતને કે હે પર્વત દેવ શું તમે સૌથી બળવાન છો તમે આ બધા કરતા વધુ તાકાતવાળા છો પર્વત તો આ સાંભળીને કે ના પણ સાચું કઉ છે ઉંદર મારા કરતા બળવાન છે કારણ કે એ ઉંદર પર્વતોને ખોતરી કાઢે છે એટલે અમારા કરતા તો ઉંદર વધુ બળવાન છે એવું પર્વતે કહ્યું હો એટલે ભાઈ મુનિ તો ગયા ઉંદરની પાસે એમની આ દીકરીને લઈને કહે ઉંદર રાજા ઉંદર રાજા તમે મારી કન્યા સાથે લગ્ન કરશો આ મારી દીકરી સાથે લગ્ન કરશો ઉંદર કે હું ફરકાવીને ના રેના આવી કન્યા કોણ પરણે હું તો કોઈ સુંદર મજાની ઉંદરડીને જ પરણીશ दीकरी न परण हूँ तो उंदर उदर ए बोलो हा साबड़ी ऋषि मुनि तो हसी पड़ा इमने <laughs> तरतज पोता नो मंत्रण એ મંત્ર ભણી અને કન્યા ઉપર છોકરીની ઉપર પોતાના બધા પાણી કન્યા પેલી છોકરી પાછી ઉંદરડી બની ગઈ એ તો ભાઈ પેલી ઉંદરડી જ હતી ને જે સમડીની ચાંચ માંથી ખોળામાં પડી હતી અને મુનિએ જેને કન્યા બનાવી દીધી હતી બરાબર ને એટલે ઋષિ મુનિએ ઉંદરડી બનાવી દીધી મુજા ઉંદર કે હાથ તો વળી કરું જ ને મુનિએ ઉંદરડીના લગ્ન ઉંદર રાજા સાથે કરાવી દીધા ખાધું પીધું ને રાજ કર્યું अने बटेटा शाक कर चलो आजो आती का हूँ तुम बीजी वार्ता कही सो भाई आज हाँ अने जल्दी जल्दी सू जाज